રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્ય બાદ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન પ્રવચન સંમત બે હજાર એકતાલીસ ના શ્રાવણ સુદ પૂનમ ને શુક્રવાર તારીખ ત્રીસ આઠ ઓગણીસો પંચ્યાસી પ્રકરણ નું અઠાવીસમો વચના પ્રથમ શરૂ भक्ति करते क्रोध दोष काम करता अतिशय गए મારે કઈક પડ્યો હોય આમ સત્સંગમાં કારણ કે એને એમ કે પડ્યો હોય પણ આ લોકો તો પેલા અમને એમ થતો મારે કામી ઉપર વધાર થતો માન ન મળે એમાંથી ઈર્ષા ધારી એમાંથી ક્રોધ થાય છે પણ આનાથી ભૂંડા છે મિશાથી એ ની મેળ કરવો છે એકને નુકશાની કરે છે માન અને ઈર્ષા છે એ બીજા ને પણ નુકસાન માં નાખે એટલે એને વધારે અને ઓલો હજી થઈ અને પડ્યો રહે છે મ કરવું એમ કામ કરતા ભૂંડા જેમ કરી હોય આવડા ત્રણ નિર્માની ન હોય માન ઈર્ષા અને ઈર્ષા વાળો તો એકલો એકલો બળિયા હોય ક્યાંથી સર્પ જેવો કયો હું ફાળા મારે દીવરાવે બીજા ને બીવરા સંત દયા કરે હવે એ બધા ગુણો લોહી માં છે તો કે મારે ક્રોધ કરવો નથી તોય થઈ જાય પડખું ભરીય તો છે સજાવેલી એને લાગે માલી ભાવ પોતાની રોજ દીવરા બેઠો હોય તો નિર્માની થી થોડો રહી પણ કામ પેલો જો ક્રોધ હોય તો નિર્માની નો હોય એ પાછા એના ગુણો જાળકે પાછળ આ બધું બઉ વિવેચન તો શું ચાલે એને રોકવા શીખો હોય ભગવાન નો ખપ હોય એ માણસ ખબર પડે બધા નો ખબર માન ઈષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિ પણ કરીને સત્સંગ પડી જાય છે એવો કામે કરીને નથી પડતો કેમ જે આપણા સત્સંગમાં ગ્રહસ્થ હરિભક્ત ગણા છે તે તત્ત્વમાં પડ્યા છે માતે એ માન ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ ઉપર મારે অতিશય અભાવ રહે છે અને અમારા જે જે વચન લખેલા છે એમાં પણ એમ જ છે જો માન ઈર્ષ્યા ને ક્રોધ એ આમાં ઓઠા હોય એ આ લુગડામાં જ હોય શું તમારે ઘર આગળ નિર્માની હોય અને અમારા લુગડા નો આ દોષ છે એમાં ત્યારે કોને વધ્યું કોણ કરે આ તો ગાંઠ નો જણાવશે માટે ભગવાન નું મહાત્મ્ય સમજીને માન ને ટાળવું અને વળી ત્રીજી મહારાજે એમ વાર્તા કરી છે केने कहिए तो प्रथम मा जात, पशु, मनुष्य, भगवान कही आकाश इत्यादि पदार्थ पदार्थनो निश्चय थयो छे कर साबाया हो शब्दीज प्रवर्त्या क्षण ज्याख सतने भगवान साक्षात संबंध हो वचने कर निश्चय करव તેના વચન માં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ બતાવી જોઈ ની રીત બતાવી જન્મ મરણ બે છૂટવું હોય અને ભગવાન પામવું હોય તો આગળ વધી જાય એટલે બીજા ને ઘેરે વાક્ય ધ્યાન રાખજે જો આ વધી ગયો તું વધવા શીખજે એનો બાપ એને કેટલે વધી જાય પણ મા બાપ ને મોહ છે છોકરા એટલે એમાં આવડક નથી એવું ન દેખાય એ તો હું કહું એટલે જાણે કરી લેશ કરતા ને બધા છોકરા પણ મા બાપ નો મોહ નો તૂટેપ ઓછું આવે તમારે ઓછું આવે એ નોખા બેઠા છે ને એટલે એને આવે કારણ કે સ્વાભાવિક એમાં મોહ એટલે એના દુર્ગુણ માં દેખાય ગુણ દેખાય છે એ તો ક્યારેક બે વચ્ચે ચકમક થાય બાપ દીકરા ને કઈ ઘણો ખાલા કઈ કઈ નાખાય પછી કાયમ ન લાયક નો હોય એ તો લાયક થઈ જાય છોકરું છે ને છોકરો એ મોહ આવી ઉભો જ રે એ બી બીજા ના છોકરા ઉપર ન રે પણ એ હારો થઈ જાય છે ગુરુ ને એવો મોહ થઇ જાય ને એનો કોઈ અવગણ ન દેખાય આવડા દીકરો છે આને ક્યાં દીકરો છે તમારી બાંધી લઈ ને વગર કહીએ માલી રોકાતો જાય નીકળે કેમ ભારો આ ઘડી ભગવાન ને વાતું કરી લઈ અમાય વાંધો નઈ પણ પાછું માયા ના કાદવ માં પગ ખૂચ્યા વિ તમને કાદુ નો અનુભવ ન હોય એનો ઘણી જમીન બધી છે ને ધરતી એમાં અમુક એવો એવી હોય એમાં ફોડા પડે હલતા હલતા પગલે જમીન ઉપરી પાછી સુકાયેલી દેખા અને હેઠળ કાઢું હોય પાતો એ બધા ગળી ગયેલી હો આવડા ઉતાવળો હાલવા જાય ને જો પગ ખૂચ્યો એટલે પછી આમ કરવા જાય તો ઊંડો ઉતરતો જાય રેતી હા અમારે કાંઈ બાબુ વાળા તરફ છે અમુક બઉ જોઈ ને એક મિલે દસ વીસ પણ ઈચ્છત વીસ મિલે શર્ઈએ છેડો જ ન આવે ઊંડો ઉતરતો જાય અને તે પછી વડોદરા વાળા નાથ ભક્ શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે જેને ભગવાન દ્રઢ નિશ્ચય હોય ભગવાન નો ભક્ત તેના જે સંબંધી તેનું કલ્યાણ ના સંબંધે કરીને છે કે નથી એના સંબંધી ને તથા એના પિતરીને એને વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય અને ત્યારે તે ભક્ત તેને સાંભળી આવે અને તે ભક્ત ની વૃત્તિ ભગવાન સાથે નિરંતર લાગેલી છે અને તે ભક્ત તેને સ્મરણ થાય માટે તેનું કલ્યાણ થાય છે કરંટ છે એટલે લાગી જાય છે એ ભગત દ્વારા કરંટ આવે ઇલેક્ટ્રિક ધાતુ માં ફી ના આવે લાકડામાં આવે કરંડ લાગવાનું સ્થાન ભગત છે ભગવાન નો સંબંધ વધે છે પણ આ જગત માં ભગત માં એ લગભગ સ્વાર્થ નું હોય કરંટ ના લાગે ભગત કરંટ રહે તૂટી જાય બોલો ત્રીજી મહારાજ બોલા અમે આત્મા ના વાર્તા કહીએ છીએ તથા ભગવાન ના વાર્તા કહીએ છીએ કરીને જેવું એનું સુખ છે તેવું સુખ તો આવતું નથી અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિ કરીને જાણવા આવે છે તથા દેહ મુક્યા કેડે જાણવા આવે છે પણ કેવળ વાર્તા એ કરીને જાણવા આવતું નથી ભગવાન નું જે સુખ છે અમે આત્મા ના સ્વરૂપ ની વાર્તા કરીએ છીએ તથા ભગવાન ના વાર્તા કરીએ છીએ તે વાર્તા કરીને જેવું એનું સુખ છે તેવું સુખ તો આવતું નથી ભગવાન બે અદ્રશ્ય વસ્તુ છે હવે એનું સુખ લેવાનું ભોજન તો થાવી માં પીરશું પણ એ દ્રશ્ય પદાર્થ છે અનસ્પૃશ્ય પદાર્થ અડો તો અદાય આખે દે ખાદ્ય પદાર્થ ની માફક દેખાય એવા તો નથી એમાંથી એ કઈ જો એનો અનુભવ દેખાય ના આત્મા કેમ પણ તમને કોમ કે શું આ જરા લસણ ડુંગળી નું શાક તો ચાખી જવો એમાં અવાજ તો જવો તમને ભાવ થાય પરમાત્મા ના સુખ એટલા અડી ગયા તે દિવસે પણ ભગવાન ની આજના વિરુદ્ધ આપણું મન બીજો સંકલ્પ ન કરે તો તમે ભગવાન ના અનુભવી છો પડે. તમારે જવું નહી પણ ઇન્દ્રી જાતિ નો સ્પર્શ ન થાય એમ નક્કી કર્યું હવે આવડા એકલા પડી ગયા અને કેટલો ભગવાન નો સંબંધ છે એ દેખાય જો આમ જોવાનું કોઈ નથી હાલુ થોડીક વાત કરી લે એને પરમાત્મા નો સંબંધ જ નથી એને ઈશ્વર ની આગના દેખાય એ આજ્ઞા રૂપી મૂર્તિ છે મદવાણી મદરૂપ થઈ જાય જેમ ખાવાનું દેખાય એમ નહી દેખાય ભગવાન પણ આમ તમને દેખાય ગયા ઓલા સુરા ખાચર ને કોક મહેમાન જ્યાં દરબારો માં આગળ જૂના કઢંગા રિવાજો હતા ગયું પણ ઓછું પગ ને જરાક અડી ના તાગી ગયા તો એકદમ ફરાક બેઠા થઈ ગયા તલવાર પડખે પડી હતી જાય ભગવાન ને ઓળખી માની લો આત્મા નું ભગવાન નું સુખ એને કઈક અનુભવી લીધું છોડતું વિશે આ જે આપણે આટલા અહીંયા બેઠા છે ભાવ થાય બીજા વખાણે ખવાય એમ નક્કી થઈ ગયું એ શાથી નક્કી થયું શાસ્ત્ર સાંભળ્યા છે મહાપુરુષો ના શબ્દો સાંભળ્યા છે વાણીનો સ્પર્શ એટલે અટક્યા છે રાજકોટના જંકશન માં જ હું ટ્રેન માં ગયો અને તેની આ શરીર ફરફર્યું હતું આમ ખાલી હોય તો દરવાજો એટલે બીજા સ્ટેશન કોક ચડશે ત્યાં લગી ત્યાં ખાલી હોય તો મને ખબર છે પણ કોઈ વિચાર કર્યો આમાં બૈરા બેઠા છે બૈરા નો ડબ્બો હશે એટલે આપડે ન ચડાય બરાબર એક સાધુ બેઠેલો વચ્ચે સાધુને ઓળખ હરિભક્તો લુગડા ને ઓળખસ ઓળખતો નથી ઓળખતો નથી તો બધા ગોળ લેવા જાય બરાબરીઓ બાજા મકોડા નખરા અને ભીલાનો ગોળ મજાનો કેલે હાલે મોક્ષ માર્ગ માં હાલે લગભગ તમે જોવા તો હરિભગત હરિભગત માત્ર લગભગ એવા ને એવા દેખાય કોક નોખો દેખાય ને દેખાય એ આપડે નહી જોવાનું આપણે નહી જવાનું આ બધા એવા ખબર નથી કલ્યાણ આત્મા નું સુખ અને ગ્રહ નું સુખ ઓછું છે એવી રીતે નોખો પડે એના અત્યારે લગભગ મને દેખી હરી ભગત વાત કરો કો કળ ઓલ્યો હશે બાકી લગભગ આ રામડિયો હરખોન ઓલના હરખો કાઈ સાધુને ઓળખે છે કો સાધુ કોણ કહેવાય એમ કોણ ઓળખે બોલ આવું પણ નથી જાતા હો પણ નો ખબર પડ્યા આત્મા ના સ્વરૂપ ની વાર્તા કરીએ છીએ તથા ભગવાન ના સ્વરૂપ ની વાર્તા કરીએ છીએ કરીને જેવું એનું સુખ છે એવું સુખ તો આવતું નથી આવતું નથી અને જેવું એનું યાર્થ છે એ તો સમાધિ કરી અત્યારે ગમે એટલી વાતો કરી આત્મા આ પરમાત્મા એમ કેમ ઓળખાવી શકીએ પણ ભગવાન સમાધિ થઈ જતી વાર ભગવાન છે એને દેખાય ભગવાન ની કૃપા થાય અને આમ દેખાય એમ આથી વાત કરી ને કેમ દેખાય જેમ રૂપ નું ભોગવાય છે કેમ વર્ણન કરે ઋતુ જીભ નો જીભ ને રૂપ નો સ્વાદ કેમ આવે આવે પણ સાંભળ્યો નાસિકા એ કરીને ગંધ ને સૂંજો ત્વચા એ કરીને સ્પર્શ લીધો જીવા કરીને રસ તા પછી તે તે સુખ વચને કરીને સમાધિ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાન ના સુખ નો અનુભવ થાય છે અને આનંદ થાય છે તથા આત્માના સુખ અનુભવ અને આનંદ થાય છે વાતે પણ કેમ એનો અવાજ આવે આનંદ સ્વરૂપ છે પણ અનુભવ કેમ કરવો કોઈ એવો પદાર્થ પડ્યો છે દેખાતું નથી આ સ્થિતિ બદલે સ્થિતિમાં જાવ ક્યારે આત્મા પરમાત્મા નો અનુભવ આ પેલા નક્કી કરી રાખવું જાય જો એક થૂલ બાબત શાસ્ત્રો માં બધા ભગવાન નો ભક્ત હોય એના લક્ષણ લીખ્યા હોય ને દેખાવા ના હોય ત લીખ્યા હોય લેખાતા હોય ત્યારે જ લખ્યા હોય છતાં આપડે જોઈએ આ ભક્ત છે એમ કેવામાં એના લક્ષણો તરત દેખીયે કારણ કે એવા માયા માં આપણે ફસાઈ ગયા સુખ લેવું થાય એવું થાય એવું હોય એના નથી કરતા હોય તો કે જમાડે બોલાવે ગાંધી દઈએ તો આ બહુ ખરે બધા ટૂંકો અનુભવ આપડે એમાં આત્મા અને પરમાત્મા નો સંબંધ આવે જેવી રીતે એક આટલો અનુભવ મેં કહ્યું કે આપણા જીવ એક નિશ્ચય થઈ ગયો ભગવાન આજના વિરુદ્ધ કઈ નથી એ આજના એ મૂર્તિ પણ જેટલી મૂર્તિ નો સંબંધ એટલે ભગવાન પોચવાય એવું થાય લાવીને એવું ભી રાખવી હોય એવું સુખ નો જો દર્શન મંદિરે કરવા જઈએ ભગવાન ના દર્શન કરી ભગવાન જ્યાં આવ્યા તારી તો મજી દીધું છે આડો નાખો તમે પડી ભલે પડી પણ મારો દીકરો ભગવાન ને જોવા હોય આત્મા ને જોવો હોય એમાં કઈક હશે નહી હોય મનન સાક્ષાત્કાર થાય જેવો કુટુંબી નો મનન પોરબંદર મહારાજા હતા સ્વરાજ નોતું નથી પેલા ની વાત ત્યાં આપડે ખંભાવાળા નોકરી કરતા દરબાર નોકર હતા આ ખંભા ના કરે આપડા હરિભગત બરાબર ને અને પાછું એ મારી પાસે આવતા ત્યારે હું એને જોતો એક વખતે જરાક શરીર પાતળું હતું પેરણ મે મેહ માં સબંધી ના ચાબુ ખાઈ જ અને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિ કરીને જેવો એ બે નો અનુભવ થાય તેવો જ થાય માટે એ બે ની વાર્તા સાંભળી ને એનું મનન અને નિશ કરવો ગીતિ વચનામૃતમ એવી રીતે ઘરડા અંતે પ્રકરણ નું સત્યાવીસ નું વચના મૃતમ જે